બંધ કરી દે ગાંધીજી ને જે કાળો પડતા હતા ને તે કઈ આપણે સંભળાય ને એવી માણસ એવું આ લોક ને તો મારીને કાળો પડતા હતા મારી ને અપાર ગાળો પડતા હતા અમારી કઈ જેવું પછી કરું બધું ભોગો થઈ ગયો બ્રાહ્મણ હોય માથું કોઈ માથું ના ઉઠાવ માથેજી કોઈ બોલ્યા નથી જાતે અમે માથે બોલ્યા નમસ્કર કે પછી લોકો પૈસા મૂકવાનું માધેરજી છે એટલે પછી દિવાળી હોય ને હું કઉ પ્રસાદી રૂપિયા બે રૂપિયા મૂકી રાખજે પછી વાપરે નહીં આટલો પ્રસાદી આપડે તો કામકાળી લેવાનું છે આપડે શાંતિલાલ ભાઈ મનોહરલાલ નજર કરે નજર આવે ને આવું વધુ ન છે ને પતંગ નો ભગવાને શું કહ્યું પતંગ દોર ભાઈ ના હાથમાં હાલજે પછી ગોલાંદગર ગોલાન ખાય તો શું કરવાનું જગત માં શું થયું ધોરજ હાથમાં નથી પછી લબાહ મારવાનું એ ગોલ ખાય એ ગુણ છે એમાં કશું દરોબર હે નહીર હાથ માં આવ્યો તો થઈ ગયું કામ દોર હાથ માં થાય ને ભાઈ બસ અને બઉ કઈ અર્ચન આવે ને બીજું આવે કોઈ વખત તો દાદા ને બોલાવતા એક કલાક યાદ કરે તો દાદા ને ફોન રેજ નહીં કારણ કે દાદા આપવાના એક બે શું ભારે કેસ હોય તો સાંભળ્યો રાતે રાતે ફોન આવે એક પાછળ આપડે જોશાને સુખ થઈ ગયું આવું કોઈ એવું નથી આપડે જોશાંત મને સુખ સુખ પાર એવું પાછળ એક જણા ગયા તા ને માણસો માં આપણા કેમ કઈ જવાય એ લોકો એ કોમ થશે એટલે બેન પાછી છે ત્યારે બોલાવો બોલાવી તે પછી કે શું કે છે બેસી દી હતી રાતે ફોન કરી દાદા હતો ના બારતી નું ફાય કે મારા કાકા બેઠા હતા બાર ખાતા બેઠા હતા એટલે મારે ને કે તે આવતી હું થાઉં તમારા ખાતા નામ કે ના એના કરતાં થોડું બધર કાકાનું કે બીજા બધર બધર તે ભીંગલો નંદી કે ગાતો બરોબર એટલો વિને મેડિકલ છે આદને આફી કરના રુસાળી મેડિકલ જોજે લૌકિક વ્યવહાર અંતર નો વ્યવહાર આપડે અંતર નો વ્યવહાર કરી વ્યવહાર તો આમ રોટલી જા અંતર નું બધું થઈ ગયું જ્ઞાન લઈ ગયા પાર્થિવ પાર્થિવ બ્રાહ્મણ બધી મહાત્મા બ્રાહ્મણો તો બહુ તેલ ગયા ધ્યાન બહુ વિશાળ પટ્ટી પર લઈ ગયા મોટા મોટા શાંતિલાલ નું બહુ સપના થયા છે કે દાદા નું શું બનવું બધું કે છે એક મોટું બહુ ભાવ છે મેલે જ્ઞાની પુરુષ પર આપડા ભગવાન ચાર રીતે કરતા અને ભાવ નિરંતર આ પ્રતિબદ્ધ પણ વિચરે છે એવા ખાની પુરુષો ધરાકી ચાલુ જ છેલ્લે અત્યારે મુંબઈ માં છે તે યાદ નથી રહે થાય છે મુંબઈ માં છે મુંબઈ માં છે તે પણ ભૂલી જાય છે એટલા બધા આનંદ રહે છે કે મુંબઈ છે તે પણ ભૂલી જાય છે કેવું થોડી ગયો છોડો તમે જવા પાસે કઈ ખબર આલુ કઈ મંડ્યા પાસે સરસ છે પછી આ અમને આવા મળી આવે ના લહણ ખાવા દે ના કરે છે આપડે તો થાય માં ભેગો થઈ સંયોગ થાય ને આપડે જ્ઞાન કેવું કયું સંયોગ ને શુદ્ધ સાધુઓ વળી કે સાધુ ઓળી કટે છે સાધુ એ વળી છે એવું આપડે ત્યાં બટાણા નું શાક કર્યું હોય પણ સાધુઓ વળી કેટલો સાધુ હોય તો સાધુ અને બાધા નહી હોય સાધુ ઓ છે તો બટેટાનો આહાર વરે છે કારણ આપણ આપણા આપણા નિમિત્તે નથી બનાવેલું આપણે નથી બનાવતા આપણા નિમિત્તે અને સાધુ ના નિમિત્તે નથી બનાવેલું હતું એટલે એ લોકો ને ખપે એટલે લે છે દાદા મારો દાદા ગુરુ એ સુસ્ત કયો પાપા ગુરુ એમને કુસ્તો નથી એવો કયો એમનામાં સત્ય કેટલું જ રહ્યું છે એમની દાન જ ફરી નથી ભગવાન ના એટલા માટે તો હજુ અમે પાઠ નમસ્કાર કરીએ જયારે ભેગા થાય ત્યારે નમસ્કાર પછી નમસ્કાર કરીએ પાછ ને કારણ કે ભગવાન ના ભગવાન ના દેઘોજ ભગવાન ના દ્વાર નહીં એટલે માર્ગ નહીં મળવાથી આવાથી પછી વળવું તો પડે વળીએ ને તો એ આમ જ જાણે તમે સમજ્યા કેટલાક હિસાબે છે કેમ કઈ આપણે માટે કઈ તદિય લાયા છો પાંચસો વાર સુધી દેવગતિ માં ગયા અને પછી ના કાળમાં મનુષ્યમાં આયા અને આ મનુષ્ય પણ દીતરાજ ની આજ્ઞા પાડી જુખ્ઠી નથી તો આના જ ખોટી નથી માટે ક્યાંય એમાંથી બે પાંચ એને આપણા થી એ તો ન કેવાય ને પાટ ને નમસ્કાર છે પણ સુધી પ્રરૂપણા કરી શું થયું કેમ થતું રહેવાનું છે કસાઈ પ્રરૂપણા કરી એ કોના કોની જવાબદારી પર સાંપ્રદાયિક દીક્ષા છે તમે હું સંપ્રદાયિક બોલો છો કે નહીં બોલતા તમે દિગમ્બરી ચેતમ્બરી સંપ્રદાય બોલો સંપ્રદાય શબ્દો બોલો બોલતા અમને ઓળખ્યા હતા કે ના આપણે ઓળખું ના પડ્યું સિત્તેર લોકો આખા ઔરંગાબાદ નો માલિક બધા નવે ગ્રહોની પાસે પડ્યા છે અને ભગવાને ઓમ સ્વરૂપ કોને કર્યું કે જેને ધ્યાન આપું છું ને શુદ્ધાત્મા છું એવું બોલવા મળ્યો થયો ત્યારથી ઉપાધ્યાય થવા પડે શું થયું અને આચાર્ય પદ આ કામ માં મળે એવું નથી જલ્દી અમારી પછી નીકળશે એ વાત છે બાકી આચાર્ય પદ જલ્દી નથી અમારું આચાર્ય પદ છે ને એટલે અમારું કું આપી સિંગર પક્ષ છે અને મારે એવું કામ લઈને શું કામ છે આચાર્ય પણ આચાર્ય પક્ષ માં આચાર્ય બધા આવું નથી આથી આથી બહુ નીચા કક્ષામાં હું કેવું હતું નીચી કક્ષા એ આચાર પણ આવડ્યા સંભાવ નિકાલ થાય છે પણ થાય છે એક સમય પણ હું છું બોલ કેમ કે પણ થઈને બોલ કે છે તમે થઈને બોલ્યા તો તમને પણ શું બોલ્યું પેલા કલાક માં તમે જીતેન્દ્રિય જીન ભગવાન તમને શંકા ના પડે શંકા પડે ભગવાને તમે પૂછો કે સાહેબ હમરે ઇન્દ્રિય જીતવાનો આવે કેટલો વખત લાગશે જીતેન્દ્રિય તો થઈ ગયા છો તમને ભગવાન મામ એમને એમ ભગવાન મામી કે હવે જીતેન્દ્રજી જીતેન્દ્રી દાદા નું મળું જોવા હું તમને ત્યારે એમ કઉ છું કે તમને થયા હવે છતાં તમે ગીતેલા છો એમ શાંતિ સુધી ઉઠી જીતેન્દ્ર જીમ થયા હોય તો બરોબર ને પેલા કલાક માં તમે જીતમો કેવા ક્યારે થયા પણ જીતેન્દ્ર પછી રહ્યા હતા ભગવાને આવું ભગવાન આવું શું બોલતા નથી જતી જતી માટી પડે સાચી વાત હવે જીતેન્દ્રિયજી ને ભગવાને કોને કયા તમને શુદ્ધાત્મા ગીરલાલ જ્ઞાય થયા શું થયું ગીરલાલ ગ્રેમા જ્ઞાતા થયા તમને એવું લાગે સમજાયું શાંતિલાલ જે ક્રિયા કરે શાંતિલાલ લઈ ગ્રેય થયા અને તમે ક્રિયાઓ જ્ઞે થઈ અને તમે જ્ઞાતા થયા એ વાત તો અનુભવ માં અને જે ઇન્દ્રિયો જીતવા ગયેલા પાંચ ઇન્દ્રિય માં આ બધી ઇન્દ્રિયો જે છે ને પુરાણ થયું એટલે ગલન થયા રે નહી બરોબર છે દાદા એટલે આચાર્ય મહારાજો અમને કે છે કે આપ જ્ઞાની છો હું પૂછું છું તમારી ભૂલ છે વિચારવારે નહી કયું વિચારવાનું પદ છે કહ્યું મારી ઈચ્છા છે પછી શું થાય તમે પંદર પંદર સુધી મારા ને ખાવ સાચા ભાઈ માણસો હોય ને ભાઈ બધાડ છે મેદાસતું ના સંદાસ છે સંદાસ ગલન છે ચક્કર કઈ પુરણ થયેલું છે તેનું કલન છે પૂરણ ના પુરવઠું એને જાણે છે આ બધા ને તે આત્મા છે બાર આમ સમજાયે ને મળીએ ને આવું કઈક વિચાર પછી આવે પછી એટલે મોહ કઈ છે ના ભગવાન એને જીતમો કહ્યા કે હવે આ જીતેન્દ્રિય થયા પછી તમને જે કોઈ માણસ કેસલમાન કર્યો કે નહીં દો તમારે સિનેમા તો આના પડે છે હવે હવે મોર શું સુખ ગયું છે સાચું સાચું જાણી છે પણ ભોગવવું પડે ત્યારે જીતમો અજીભ કેવાય મોજી મોહ પેલા કરેલો સિને એટલે કૃપાલ દેવ સુ કે વર્તે નિજસ્વ ભાવનું નિજ સ્વભાવ અનુભવ લક્ષ અને પ્રતી આજ્ઞામાં પાડો ને એ બધી શુદ્ધાત્મા ભાવ ના હેતુ માટે શુદ્ધાત્મ ભાવ કહેવાય કેવું ભાવ જે પ્રભાવમાં વહેતી હતી નિરંતર ક્યાં વહેતી હતી એટલે ઉતરાય એવું નથી પણ એને સમજણ ના પડે અને ઉતરાય ગોફા માર્યા કરે પણ તે રીતે ઉતરતો ઘરે ઘર નથી પણ એને અહિયાં જ્ઞાન ફીટ કરી લેવું જોઈએ શું જ્ઞાન ફીટ કરી લેવું જોઈએ ત્યારે પરમા જેને વર્ પેલું તો આત્મા છે કે નહીં એને નક્કી પણ છે એનું નક્કી થયું કે સ્વાદ આવે છે કોઈ કોઈ વસ્તુ લાવ્યો કે અહીં કઈ વસ્તુ આપણે જમવાનું લઈએ છીએ પણ આ શું ક્યાંથી ઉત્પન્ન છે કે માહિતી તાર દ છે હજુ તો પેલી પુણિ છે બધી પુણિઓ કહી છે કેવું સુખ છે અને ભાવ પ્રતિબદ્ધપણે નિરંતર વિતરે છે એવા જ્ઞાની પુરુષ કાળ થી નહી ચાર વાગે કામ થશે એવું કાળથી બંધાયેલો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દ્રવ્ય થી બંધાયેલો હોય મારે તો કોઈ જાત મેન કરે અમને તો અપમાન કરીને અપમાન કરી દરાખ આપે ને તમને લાયક છે નાનપણ માંથી પહેલેથી રાખતો હતો એટલું કે આત્મા પ્રાપ્ત ન તો થયો પણ દીકરી અહંકાર એવી જાતનો રાખતો તો મને મળ્યો એટલે એને કઈ નું કઈ શું થવું જોઈએ નહીં તો હું મારો મળેલું એનું ના કોઈ નાન યાદ છે માટે મામી આ જ્ઞાન ને કેમ કરીને પામે એ મામી એવા પામ્યા છે કે નિરંતર એમને દાદા ભણાવે યાદ રહ્યા કરે હમણાં જાત્રા કરી મામી આપણી ગાડી લઈને ગયા હતા મામા એવો હતો ને જરાક એવો પોલીયા જેવો હતો જોતા પહેલા કેવાયા હતા મને કહે છે ભણસાઈ પાસે કદી છે કે મને કશું તો આવ્યો કે છે મને હું મોહમ્મદ થઈ મારી ખવડાવતો કૃષ્ણ દેવા હતા તમારા તરીકે તો કૃષ્ણ ભગવાન દેવા હતા કોઈ મેં તમારી હર પેલા કરો કોઈક મેં ગળવાડી નીકળ્યા નો એટલે તમે કૃષ્ણ દેવા હતા અહી થઈ જતા હતા મારા ગામ છે કેમ એટલે મને મળ્યો એટલું મારા મનમાં રહેતું કે મને મળ્યો એટલે એને કઈ નું કઈ સુખ ઉત્પન્ન થવું જોઈએ મારા રંગે ધર્મ ના પ્રાપ્ત કરાય તો વ્યાપારિક ફાયદો થાય મને ભાવના હતી દંડ સત્પુરુષો ની અમુક જન્મથી જોતા હોય ત્યારે તમે શું કહો આટલો બધું દાદા સામાન લાયા છે આખા વર્ષ ની વાત કરું છું આ કઈ નાના છુટા આ કઈ ની વાત છે બિલકુલ કઈ ઘન ચક્કર નથી બધું હું જાણું છું રોકડું કઉ છું કેસ ટેન્ક કઉ છું પછી તમારે જોવાની મારે જોવા છે કે કઈ જાતના કરવું આવું તો વર્લ્ડ કોઈ ના કરવો તો નથી આયા કરે બહુ ઊંચા ગ્રસ્ત પડ્યા હજાર રૂપિયા પડ્યા છે નવ ગ્રહ કર્યા રાવણ નવ ગ્રહ અમારે નવ ગ્રહ અમે વસ નહી કર્યા રાવણ તો વસ કરી દે અમે નવે ગ્રહ ને રાજી કર્યા છે શું કારણ કે અમે વસ તો કોઈને કરવા માનતા નથી કરવા રાજી કોઈ પર હોય કારણ કે અઢાગ્રહ ક્યારે ના હોય ગ્રહો કયા કયા હોય છે અઢાગ્રહ હોય છે દુરાગ્રહ હોય છે ગયા ગ્રહ હોય છે મધાગ્રહ હોય છે મિત્યાગ્રહ હોય છે આ બધા ગ્રહો નડે છે આ લોકો અને એ ગ્રહો નડે છે મારે બધા રાજી થઈ રાખશે મારે કોઈ પણ જાત ગ્રહ નથી કોઈ પણ જાત સત્ય નો પણ ગ્રહ નથી હવે સત્ય જો તમે પૂછવું ખ્યા તો છોડી દોરી આવી રીતે રાજી કરવાના કરવાનું થાય છે આગ્રહ કરવાનું ભાવ થાય છે એટલે પાછળ વાળા એમ સમજી ગયા બધું બંધ થઈ ગયું ક્યાંય બઉ ઘોળા ખોળ કરવી નઈ લોકો નિંદા માં પડે ને ઊંધા પડે આ ખાડામાં પડે તો આ ખાડા વાત ને સમજી જવાની શોર્ટકટ